પૈસા જોડે આવ્યા ખરા પૈસા જોડે લઈ જાય છે या। गया आपे कई ने फरी वट्ला सो नहीं तो क्या आप आपो के फुतानी जारी पर कर ભગવાન તો કોઈને છોડાવે નહીં ને કદી નહીં તો જે ન્યાય થઈ છે એ તારો કરો થઈ ગયો બુદ્ધિ હોય જગત હતા કર્મના આધીન કર્યા કરે બચારા કર્મના આધીન દામોદર કર્મ જે જે ને તમે ખાડામાં જ બહાર નીકળ્યા છો બહાર એમ કે છે કે મને થયું કે હું મંગળા ના રોજ મંદિર દર્શન કરું છું પણ આજે સ્વયં જઈને દર્શન કરી આવ સ્વયં ના કરું એમ એટલે એટલે એવું ભાવ થયો એટલે આવું પહેરી ને આવ્યો એમ કે ટ્રેડમાર્ક પોતા બી ફરિયાદ કરે ને કે મને લઈ નઈ ગયો આ સિમંદર સ્વામી માટે મારા માટે થોડી વધારે લાગવ લગાડજો એમ કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન વાસ્તુદેવંદર સ્વામી ના એમને બધું પણ સિંધર સ્વામી જેવા થવા ના કૃષ્ણ ભગવાન આ કૃષ્ણ ભગવાન થવાનું દેવકી અને બધે બર એ કુટુંબ ના ત્રણેય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 છે બધા સદાત્મા છે અને બહાર જે કરે છે પોતે આજે તો ઉદય કર્મ થી કરે બિચારો એની ઈચ્છા નાખે છે વ્યવહારિક વાત કરીએ એટલું વ્યવહારિક ના એમ જગાડો હું દીધો છ જ દેખાય એમ હિન્દી દીધો આંબોધાય દીધો છે બઉ તિરસ્કાર કર્યા કઈ દુઃખ નથી કા દુઃખે જોયા જોયે એમાં દાદાભાઈ છૂટો પડ્યા પછી કોઈ એમ લઈ લેવું વિરાટ પોલીસ મુકા વિરાટ ભગવાન કે બે કલાક માં ઉત્તમ વસ્તુ પાસે પૂરું કરી લેજો અનંત બધી ભટકીત છે પણ કઈ મજા આવી નથી એટલે મારે જ પૂરું કરી લેજો હવે આગળ આવો મારા બાળક આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ પ્રયત્ન છે એમાં સંસાર હેડતો નથી હું પાંચ કરે તો સત્સંગ મારે હા દાદા અંગલ એ વીરાટ સુનુકરે વીરાટ ભગવાન કા તો અંગલ જાય તો જુદુ તેમો બીજારો અંગલ લઈ લે 60000 માં અંગલ લઈ લીધો સાચું જીવન નું છે સાચું બેઠી જે દાદા ભગવાન નો તોલ કરવા જેવું નથી કહે તમે નહી ગયા એટલે હું ગયો ગયો એટલે તોફાન શું થયું તમે ગયા તમને બોલાવ્યા તમે ગયા પછી ગયા ગમ્યું બોલા પણ તમે ગયા ગમ કે સ્થાપન કર્યું ત્યાં એમને બોલાવેલા પણ ગયા એટલે બધું તોફાન શરૂ થયું કેમ કે એમને ગાદી નો વધારે છે ઇન્દિરા ગાદી બધી વેચી લીધી છે સુરત ની આમ તમારે બરાબર હું તો વીસ વર્ષ છું કઈ ખબર નથી तो मारा फादर इच्छा करी बड़ी वेची गये हूँ अहिया वीस वर्षी एट मैं खबर नहीं मार फाधर ऐसी इच्छा खरी की वृंदावन ऐ गाड़ी एमी है પછી લોકો ના પૈસા લેવાય નહિ દાદા ભોગવવા માટે આવું પડે સારું કર્યું માણસ છે અને વૃંદાવન ની પણ છે અને અમદાવાદ ની કોની છે વૃંદાવન વૃંદાવન અમદાવાદ ની કોની છે નટવરલા શામલાલ એમ કે લીગા જે જવાબ દરે છે કઈ મને ખબર નથી હવે બહુ લાંબુ હે તો ચાલાજ કરવાનું કેટલી ચાલે નડા એમને ખબર નથી એટલે આ ચાલાજ કરવાનું એમને ખબર નથી બહુ લાંબુ છે કેટલો વેચી લીદલો કેટલો બલાબ નબળા વૈષ્ણવ ખેત જાળવા બધા પૂળા આપે થવાના પૂરા અહીંયા ભણેલા ગોઠે નઈ હમણાં હાથે વાવાઝો ભણેલા માને દાદા પણ બહુ માને છે અને બહુ યાત્રાઓ માં જાય છે પણ દાદા આ જયારે આ બધા ટૂટ શરૂઆત થઈ ત્યારે લોકો એ વિરોધ નહીં કરેલો આવું આ બધું ગાદી નું આ બધું જે ખોટી બધી શરૂઆત થઈ હવે લઈ ને બધું લોકો ચાર પુસ્તકો વાંચી બરોબર છે લોકો ઠીક રાખેલા લાભ ખોટો નહીં ઉઠાયેલો લાભ ખોટો નહીં ઉઠાયેલો રાખેલા મંદિર બાયને તારા મંદિર મુકાવડા બીજું કઈ કરવા છે ભરેલા થયા તા ને પેલા ક્યાં પેલા પિચકારી નાખાવતા જી કઈ સમજ નહીં બનેલા થાય નીકળ્યું રમીલા ના ભાઈ રમીલા ભણતી રી ત્યારે એના મમ્મી એને કંઠી બાંધાવા લઈ જ મારે નથી બાંધવી ગુરુદેવના કેચિંગ દેખવા હમ આ સમજીવા આસે ને કંઠી વાળી દેઈ આબને રે ગોંઠાઈ દે જાત્રા બરા જાય છે નોસુ દે પરે પાડે કે સુરા જાય છે બડા બડા દે પરે પાડે બડા બડા સાથ જાય ડાડા દિનેશભાઈ પૂછે છે કે આપડે જાત્રા એ જાય છે દિનેશભાઈ પૂછે છે કે બધા જાત્રા એ જાય છે બધા સંઘ માં ઘર થી ઘેર થી બાલી ગયો ની ઘેર પેલા ઢોકળા પદે પદે તે બધા પદે જાત્રા એ ગયો એટલે ત્યાંથી તમારે કદાચ બદલના છોટો આનંદ હોતો આનંદ આત્મા છોકરા બદલતા હેલાવ હું તો પાપ વધી ના કબીરો બઉ ચોખો પાસ હતો નહીં શું દાદા કબીરા નું તીરજ ચલ્યા પાપ ઉતારવા માટે પાપ ના ઉતાર્યા લાયા મંદસોર મંદસો લાયા મંદસર એક પાપ ઉતાર્યું ને બીજા પાપ લેતા તો પંડા જોડે લડ્યો બીજા જોડે લડ્યો સમજૂ લોકો ગંગા એ પાણી પાણી એ બહુ અજાય પાણી છે શરીર માં ધન ઉઠે કે ના થાય ઉભા થાય જમના જમના સંદાસ લાગે ત્યાં જમના લોકો સંદાસ આખો ઘટોડો વાંધી મહારાજ પૂછે છે કે આ જનો શું અર્થ છે જનોય પહેરાવે છે ને મન બંદર માં રે એટલે મને જનઈ કંઠી બંધ ને આવ્યો બ્રાહ્મણ અકલે ભગવાન નું મુખ છીએ એટલે આપડા સાયન્ટિફિક જમાના ઘોટા ગયેલો ના જૂના જમાનો ખાઈ બેઠેલા જીવડા મોટા મોટા મોટો જીવન વાળા જીવન ખાય એ થઈ ગયેલા જેને હરવા ભરવાથીપન થાય જગ્યા એવું કૃષ્ણ ભગવાન થશે કૃષ્ણ ભગવાન બધા થવાના શ્રેણી રાજા શ્રેણી રાજા થવાના कि जा जा जाओ जो जो दे दादा। आप जा जाओ दे देखा तो तीर्थंकर तीर्थ ज्या जाए त्या तीर्थ કૃષ્ણ ભગવાન ભગત તીર્તંકર ના ભગત બધા લોકો ના ભગવાન ના નારાયણ ભગવાન નારાયણ ભગવાન એ તો લોકો ભજના ભજાવા માટે લોકો ફૂલ ભગવાન કહે ને કે રાપ થતા ફૂલ ભગવાન થઈ ગયા વૃક્ષ થઈ ગયા રાવણ પણ મુક્ત થઈ જવાનું લક્ષ્મણ પણ મુક્ત થઈ જવાનું લોકો ગયું છે આપડા આપતા બધા સાચી વાત કેવાયા સાચી વાત સંતો ને આચાર્યો ને એમ ખબર હતી કે આ દુનિયા કોણ બનાવી છે ભગવાન આચાર્ય આપું તો ભગવાન તો આચાર્ય જેવા આત્મારો દુનિયામાં હોય નઈ કોઈ દાડે સતત વાર દાદા એ જાણે પૂરો પૂરો પૂરે પૂરે જાણે બીજા જ્ઞાનીઓ થઈ ગયેલા અડધો જાણે પૂરો જાણીએ તમે પૂરા જાણીને કય સચન જય સચન તમને આવું પૂરો હાથમાં જણાય ચિંતા બંધ થાય ચિંતા કોઈ જ્ઞાનીઓ નઈ બંધ ના કદી વ્યવસ્થિત છે ને પુત્ર કેમ કેમ એના કેમ કેમ એના મા કોને કેવા કોને અક્તપુત્ર નું ટાઈટલ આપ્યું એમ ના એટલે શું લક્ષણો શું દાદા જે પૂછે ને જવાબ આપે પૂરે સંતોષકાર સમાધાન થાય મમતા નહી બિલકુલ જયારે મમતા કોઈ પણ પ્રકાર નહી માયા સ્પર્શે નહી દાદા કોઈ માયા નહી મમતા નહી આપતો પુત્રો જોવામાં મજા આવે જોવા મજા આવે લોકો ને અદભુતતા લાગે છે આપ્યું બધો ત્યાં જાય છે ને શ્રદ્ધા શ્રદ્ધ કરે એની મુક્તિ થઈ જાય એ વાત સાચી ગયાજી માં જે અલાહાબાદ ત્રિવેણી સંગમ આગળ શ્રદ્ધ કરે સરાવે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 મુક્તિશ બોલનાર ને થઈ રીતે થાય કે નાખ્યા ફૂલો સાયન્ટિફિક રીતે પણ આ લોકો એવું કહીએ તો ના ના જાય સાહેબ થઈ જશે નદીઓ પર કેટલું સાયન્ટિફિક રીતે બધું એવું શીખવા છોકરો હોય તો મુક્તિ થાય નઈ તો ભાઈ પણ હરાજ હરાવે ગે છે એને હું કોઈ નું ઋણા નહી ચોખ્ખો થઈને આવ્યો છે ઋણા દર બાર કુકર પડતો ભાઈ લોકો મૂર્ખા સમજી લીધેલા છોકરો કોઈ બાપલી જોડે મરી ગયો બાપલી જોડે મરી જાય છોકરો કહેવાય ઘેર આવીને બિસ્કી સામુ થઈ જાય દાદા સામો નહી દાવો પડે દાવો મળે મિલકત થઈ વાતો મારા દાદા ની મિલકત થઈ ને કોઈ છોકરો હતો હશે આપણી ફરજ છે બજાવાની ફરજો બધાવાની છે એટલે હું મારે તો જન્મ લેતા હતા ને તો હું જાય તારે પચાસ ખડતો હોય તો આપડે કરવાનું બધું આપડે સંસ્કાર આપડે આપવા છીએ આપડા હોય માણસો એમ ખરાબ છે એક કલાક પતિ ઓ ના છોકરો બરોબર રાગજ પાડે તો એમના સમજે ના પડે એટલે બહુ ના માર્યા હાથ કેવા આવ્યા છીએ હાજી ઘટમાં ઉગાડી ઉગાડી વાકેડવા માટે આયા બારમા તેરમા સુધી એમ કેવાય છે કે જીવ આપડા ઘર માં આજુબાજુ ખરા કરે છે એ વાત સાચી છે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 શંકા જ પડે આપડે હરગાઈ દીવો હરગાઈ કેમ આપણે દીવો અજવારું થાય આનંદ નથી જગત ને આનંદ નથી પણ કોલમ પોલ ચાલે છે કોલમ પોલ ચાલે છે હોય તો ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ બધા તો તમારા માટે ખોટું છે શું જગ્યા એ બરોબર છે શું ગરુડ એની જગ્યા એ પણ બીજા કોલેજ ના સ્ટુડન્ટ માટે નહીં કૃષ્ણ ભગવાન તો કોના ભક્ત નેમિનાથ નામીનાથ ના કાકાના દીકરા નેમિનાથ ભગવાન થઈ ગયા તીર્થંકર શંકર ભગવાન કાકા દીકરાનાથ ભક્ત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 આ તો મોદરા આગળ છે તો એરંદા નાદડા આગળ કયો કોનું કોનું રોપ ચાલે એક વાંક તો બંધ અને બીજી વાંક એટલી સંતો ભાન જ નથી કે આગળ જગત કોણે બનાવ્યું એટલું જ ગણતા સંત એવો નથી કે આ જગત કોણે બનાવી જાણતા આવે નઈ ને કોઈ અહંકારી માણસ આવતા બુદ્ધિ હોતી ને ઇમર મારી બેઠો બુદ્ધિ વાળી હું આ બુદ્ધિ હોતી હોય તો જોડે વઢાડ કેમ થાય બે ઝાબે બોલું ચડાવે અને પેલા પટવાની મોર કોઈ વકીલ કેવાય તો સમજી જાય દેવું હોય પ્રકાશ વાળો પ્રકાશ જોડે વેડવાય છોકરા જોડે વેડવા ધારા પ્રવ ના કરે એટલે બાપ લોબલ હોય છોકરો લોગી હોય તો થાય હવે એ લડવા જેવી વસ્તુ નથી એ પેલા જમાના માં તો કે લોભિયા ના છોકરા થોડી લોભી હોય પેલા જમાના માંગ છે લોભિયા મોટા બધા મોગલ માણસ ને એટલે બે લખ્યું છે કાગળમાં ચોપડીમાં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 એવું બી લખે પૂરતું ગુલાબ